સમજ વગરની જાગૃતિ ખોટી વ્યવહાર સંસ્કાર ગણવાનું કોમન સેન્સ કરી છે આર્થિકા તો આર્થિક નવી જ ગતિ લાઈટ એ પ્રમાણ થઈ ગયું એ લોકો સમજાય બોલ બોલ ના કરી શક્યું નાખી દઉં कॉमन सेंस सेंस ट्रेनिंग कॉमन सेंस विल बी वेरी एप्लीकेबल इन कोसानेबी टू एवरीवन द एग्जैक्ट एक दारू बोलोगे मैं कह देता हूं ये के ना कारण कार्ड खेलने से बनो भाई घुरा जाए ना वगरा जाए जाले भी मेरे को અમુક આપણે હજી જાગૃતિ આવ્યા પછી વ્યવહાર ચાલે પછી જ્ઞાન ઓટોમેટિક કે કેતો ફર બજાર પડતી જાવ નથી એ મર્યાદા કેવી દેખાડ પડે લાઈન ઓફ ડિમાર્કશન આ વધારે પડતી જાવ વધારે પડતી જાગૃતિ છે લાઈન ઓફ ડિમાર્કશન મૂકી તો નરમલ જે વિજે તો કેજી આપે કોઈને વધારે પડતી જાગૃતિ નહી કામની તો કે કે કે ખબર પડે કે આ આવ્યા વધારે પડતી જાગૃતિ થઈ ગઈ સંતામાં એડજસ્ટ આનાથી એડજસ્ટમેન્ટ ના થાય એ ઘણા એડજસ્ટ ન જાગૃતિ નધી હોય તો ઘણા એડજસ્ટ ન શકે જાગૃતિ નથી હોતી તો ઘણા એડજસ્ટ ન થાતા જાગૃતિ ન હોય તો ઘણા સંસારમાં એડજસ્ટ ન થતા જાગરતમાં જાગૃત ઘણા જાગૃત નથી હોતા તોય કેતો સંસારમાં એડજસ્ટ નથી થતા આ એડજસ્ટ ન થતા એટલે મતલબ કે પણ આ તો એને તો એડજસ્ટન કેવી પડતી તો મને વાત સમજ નથી જાગૃતિ કામમાં જાગૃતિ હોય કામમાં શું કરે જાગૃતિ શું કરે અને એટલે એટલો બધો સાહજાગરતી ઉત્પન્ન થઈતે કે પુરુષો સ્ત્રીઓ ના લોકો સાહજક અને બીજો મારો માફક બીજો વિઝન થી અને એટલે ચા અંદર આ શરીરમાં કાપો લે બધો ભાગ દેશેલ્પનાવી થાય કારણ કે આપણે તો જાવ છો એવું નથી ખાતા નાનો વિઝન દે વિઝન તમને કેવી દે છે ના મેં થોડી રીપોર્ટસ આઈ જાગૃતિ એકલાથી ચાલે જાગૃતિ જોડે બઉ ચીજો જોઈએ એક બે ચીજ ના જોઈએ જાગૃતિ જોડે તો જુઓ સમુદ્ર જેવી ગંભીરતા છે શું કઈ સમુદ્ર જેવી સ્થિરતા સમુદ્ર જેવી ગંભીરતા હિમાલય જેવી સ્થિરતા જોઈ પછી આપડે સૂર્ય જેવો પ્રતાપ ચાર ગુણ મોટા હોય જોડે જોડે તો તેની પાસે એડજસ્ટમન અને ચાર ગો મોટા ના હોય જે લોકો થી આવે ને પણ એના ભઈ અતર માર છે બાપો પડી ગયા છે આ ભણ દે છે કાં તો એ નું આવતા સુધી જે દે છે આમાં તો દેતા ને હાથે જ આમાં તો એવો પ્રભાવ જોતો હતા પૂરે ના જો તો દેતા ને હાથે જ આમાં તો કર્યા કઈ થઈ જાય ઉત્પન્ન થયું કામ નું એક વિષય ને એક્ઝેક્શન મળી ગયું ટીકા જેવી હિમાલય જે ગયો ને જઈ ગયું ભેસ્ટ નો ખેત શું છે તેમાં અંજાવાનું નાની તરીકે શું નાની શ હું માનતો નથી લાગે નમ્રતા જોઈ ને એવું અંજારામાં નમ્રતા ઉત્પન્ન થાય નહીં તો ગુણ ઉત્પન્ન જ ના થાય નમ્રતા નમ્રતા જોઈ ને ખુશ થઇ જાય આ નમ્રતા માણસ નમ્રતા નમ્રતા કોમ્રતા નમ્રતા ગુણ છે પોતાની જાત ને મોટા માંગ અંજાય નહી સમજી ગયા શું થાય અંજાઈ ને તો અંજાર થતા માન આપીએ સંપૂર્ણ એના પર ભાવી નમસ્કાર મંગલેશ્વર આવે છે ભગવાન જઈ શકે માણસ પ્રગતિ કરી બાકી ચમત્કાર ચમત્કાર તો આ પેલા બે લાખ રૂપિયા વિનામકારી છે ને કોઈ બાપો ઉભો થતો નથી અનસિફિક વસ્તુ નહિ ચમત્કાર એટલે અનસાયટીક નહી હે સામાન્ય માણસ માં જે શક્તિ કરવાની ના હોય પેલા વધારો લોકો પણ એના આજુબાજુ ના બધા કરે અરે અમે બધા પણ આપડી બુદ્ધિ ક્યાંક ના ક્યાંક હું ઘરે શું સુધારવાયું બેઠા બેસી જાય છે ભગવાન થઈ શકતા પ્રાપ્ત કરી શકો મે મને આ પેટમાં બતા ચમત્કાર પોલીસ છે શું કહ્યું ચમત્કાર કેમ કરી થઈ શકે બાળક લીધું હોય છે આમાં એક્સિડન્ટ કરવું હોય નૈમિત છે શું છે અને બીજું બધું સાયન્ટિફિક છે ત્યાં સુધી અને એ મતલબ બહુ મોટું કર્યું દાદાજર પેસેન્જર જે દર્શન કરે એને આ લોકો કરે તો અમારો શું ફેરફાર થાય અમે કઈ આવરણ આવે કે કઈક બીજું કઈ થાય આવરણ આવે નફો ગણો હોય સર હોય તો ખોટ કે મંડલેશ્વરો નથી સાંભળો અજ્ઞાની નથી બરાબર જ્ઞાની ની વાત ક્યાં અજ્ઞાની વાત આ તો જ્ઞાની તો નહી પણ અજ્ઞાની હોય પણ સમજી અજ્ઞાની આવું તોફાન ના બઉ માને બહુ માને તો વધારે વધારે માનતા માનતા જેટલું લાભ થયે એટલું માન ના હોય તો બઉ આ પાંજરા તમારા માટે જો તમે જ્ઞાની છો તો પાંજરા આજે વાત એટલે અજ્ઞાને નથી બધું આ તો કુદરતે અને પૂજા માટે આવા દિવાદીઓ કરે છે કુદરત ની તો લોકો માટે લોક લોક પ્રવાહવાડી સ્વરૂપે પ્રકૃતિ રૂપે દર્શન કરવાનું એટલે જ્ઞાન સ્વરૂપે દર્શન કરવાનું હોય ને પ્રકૃતિ પ્રકૃતિ ઊંચે ચડાવી અને લોકોને દર્શન કરવાની દિવાલવાદીઓ સ્થાપન કરે બધું પ્રકૃતિનું જ વહન છે ને બધું સંપૂર્ણ અજ્ઞાન આ અજ્ઞાની કહેવાશે આ તો ના લાકડું ના કોલસો અડધી લાકડું અર્ધ ધગ ધર્ધક ધી કે લાલચ તમારો દયા કરે આ બધા થોડા લાલચુ છે કઈ થી કઈ છે ભરેલો લાલચ માલ ભરેલો આ બધા કે છે આ બધા લોકો લાલસુ ના કે લાલસુ એટલે રોજ લાલસુ જાય લાલસુ ના આવે તો ક્યાં આવે તો કા નહીં પેલેદારે જ્ઞાન લીધું ને જ્ઞાન સંભાળ દ્વારા જ્ઞાન લીધું એક જ્ઞાન લઈ ને કાલે કાલે પંચાળે જ્ઞાન આપ્યું કાલે કઈ ગયા એવી દાદાનો હુકો મને પૂજામાં મૂકો આપ્યો હું સોના નો કઈ મોકલ્યા હવે એ પૂજામાં તમને બધા ઓળખો ને એટલે કોણ લાલ સોના હોય જાગૃત હોય સમગણ હોય નહી ભારે લઈને આવ્યા કે આ મોટો હોય થવો તમારે નહી બારે કહ્યું પણ તેમાં ખોટું છે એવું સમજો ને બાકી બાકી એને પાછું ચડાય ચડાય કર્યું પાછું હું તું બાપુ એ ખરે ગયું બગી ગયું તો એમ તો સમજ્યું શું કહું છે કઈ નું શું થાય છોકરો બાર માં કે મજા આવે છે બાર મજૂર કેવું હોય છે મંડળેશ્વર મંડળ નો ઉપરી હવે એમાં મંદેશ્વર મંડળી પ્રજા આવું બધા પણ વ્યવસ્થિત ફરી એવો છે અખોબારી ના હોવો તો ફરી પાછું આવું ન જો તપાસી જુઓ પડે બરોબર તપાસ વખતે લાલ તો પણ ચેકો ભાઈ ના હોય તો ફરી ભાઈ આવવાનું પણ ના હોય બીજો બીજા બે હજાર વધારે બગડે લઈ ગયા બાબા લાલચ છે ગાડીમાં તારી આવું છું પછી પણ પૂછવું અને શું જોવાનું કારણ જ્ઞાન છે તો લાલચ નો માલ કરેલો લાલચ ને જગત પૂરી કરી લાલ શું હોય તો જાય આ દુનિયામાં જેતરાય કોણ લાલ નહીં તો ભગવાન લખેલા ભગવાને કાળા વાળા કરે લાલ લાલચ ગતિ બઉ લાલચ શબ્દો નાઈ જ લાલચ બિલકુલ નહીં ના પણ થોડી નથી આવે બિલકુલ મેં સાહેબ મેં બી ત્યાં જવાના હતા મને કેવડાવ્યું લાલચ છે બાર વાગે જવાનું છે બેઠા આપણા સંસ્કૃત ના વિરોધ કરે ખેતરા બેઠા જ્ઞાન થાય નમસ્કાર અમુક નહીં કેવા લોકોને કે માણસ ચિંતા રહી થયો નથી બાબુ ભાઈ દીધી નથી દીધી તો લોકો માટે સારું છે તમારે તો શું અવરું ના બોલવું પડશે તો હિન્દુસ્તાન અવરું ના બોલવું પુરુષા પ્રકૃતિના ભમેડા છે તો ધ્યાન દેવાનું હતું અજ્ઞાન નથી અજ્ઞાન સમજ બઉ થઈ ગયું અજ્ઞાન તો જાણે છો બહુ જાણવાની જરૂર છે અજ્ઞાન ને જો અજ્ઞાન જાણ્યું હોત ને તો એટલો બધો મોતરે નઈ અત્યારે અને એવું થાય આપડા જ્ઞાન જાગૃતિ આપી તો ચાલે તમારી શું શું શું કેવાય પણ આને ચમત્કાર કેમ કેવાય હું જાતે જ ના હોય હું પોતે ના હોય કે મારી જે ઈચ્છા છે એ પ્રમાણે થઈ રહી છે બાકી દાદા તો અહી મુદ્રક ખાયા કરે હું કઈ ખાતા હોય મેં જ રહ્યા નથી હા એટલું ખરું બધે પણ એ તો સ્કૂલ દેખાશે એવું નથી સુમ રૂપે અમે ફરી અમુક અમુક બઉ જોઈએ ટિકિટ બીકીટ લેવાની વાતો કરે છે એવું બધા ઘણા માણસો મને કહે છે આ નિર્ધન ઘણા માણસો અમારે કુટુંબ થતો હોય માણસ ચમત્કાર છું છેલ્લા પદ માં બેઠેલો છું વર્ગણી અજાય ગઈ છું પણ ચમત્કાર તું મને ખબર નથી ચમત્કાર થઈ શકે શું બને છે હું જાણું છું બને ઘણા ચમત્કાર ઉપર જગત લોકો કે ના કમત્કાર શું કહ્યું ચમત્કાર તો નવું સર્જન હોય તો લોકોની ભાષા ચમત્કાર સમજવાનો આપડે ચમત્કાર સમજતા એ ભાષાની વાત હોય ને લોક ના હોય તમારે ના હોય તમે એને એમ નથી કેતો લોકો જેને ચમત્કાર ને એ ભાષામાં ચમત્કાર વાત કરવાની તમે ચમત્કાર નથી કરતા તમે એને લોકો ચમત્કાર કેજો આપણે ક્રિ કઈ કરીને એવું નથી માસ પરમાત્મા ભગવાન થઈ શકે છે એવું શું પદ છે માણસ હોય છે બાકી જ ના રહે ચમત્કાર તો મને તો બધા એટલા બધા લોકો નું આ ગામ શું છે હકીકત લોકો ના કલ્યાણ માટે દાદા ગયા નથી મારું આવે સપના એક બે જન્મ આવ્યો હું છે તો હાથ જન્મ હોય છે રાતે <laughs> એક <laughs> <esar> સમયમાં બધું વળી જ જાત ને ઓછું એ બઉ અઘરું કામ એ તો લાગે છે હું તો બધી તમારે ઉતાવળ થાય પૂછવું આવું કરું હું ઉતાવળ થાય એક જ ના કાલે કરે અહી બરોબી બરો કાલેગઢ બહુ ઉતારું કરતા પ્રકૃતિ એમને આ બધા જગતના માસ દસમી પદ્ધતિ જેમાં માસ્ટ હોય છે પોતાનું એક નામ લાગ જેવી પરિસ્થિતિ હોય તો એવી પરિસ્થિતિ તો લોપર માટે કામ ના છે ઘણા આરામ છે પણ લલ્લમાં કોઈ ઈજજ્ઞની દીક દેવા દેતી નથી કરી 30% સાફો બધું ના જમી કે કે કેમે કેમે સાઉજી નહીં બહુ જ સગરાત બજાર લઈને ધન્ય વિશે આપડે મળે તો એમને કેવું હતું તમે શું કહો વેપાર ચાલતો નથી આવ્યા તમારી બેઠવા ના ભાઈ તમારા વેપાર લખતો નથી વધે નથી લખતું નથી આપણું તો શ્રેષ્ઠ હતી લાભ ઓછા હોય છે નાના બાદ પણ એને હમદન નથી કરોડ લાવી બા और ये सारे आदमी और ये सारे आदमी नहीं कर ઉપાજી હોય મધ્ય દેહ હોય પણ ક્લેશ ના થાય ધર્મ ક્લેશ ના થાય અને ભગવાન ત્યાં સુધી રહે જ્યાં સુધી ધર્મ ક્લેશ ના ત્યાં સુધી ભગવાન નો નાથ્યા વખતે આગળ તો આ પ્રકૃતિ બાંધો અને ખરાબ બસ સાડા સારી તમને સારી બધા મળી હા ખરાબ પ્રસુતિ કરતા અહંકાર મારે જતા ને જેને જાય નથી રાતે <laughs> જાય <laughs> <laughs> ઘડિયાળ પહેરવાયેરાયે પૂછાય તમે ખોચો ને રે ઘડિયાળ ખોચો ને રે હોય બધા શું છે નો આ વાર અમે જવા ડાગડા ગાંધવાને મોક છે આઈ ડાગડાનો ફોન દે છે એને તો હું આને બેયેથી સીધી સીધી દેતા હે દર થાકે દર કી મોગો તો થાય ના થાય તમારે મારે મારે પડે ઉસરે એટલા ના આને થાને દેતી હી નહી આ નહી કે તે ના આને અમે ગયા તો મોર છે give it a good